અને આ સત્સંગમાં તો ભગવાન નો મોટો પ્રતાપ છે તેને કરીને પશુ નું પણ કલ્યાણ થાય છે देह त्याग कर भाव थकी मुक्त थी मार्ग कर भगवान पे अक्षर अक्षरप एक भक्त अक्षरपणा ने पे भगवान अखंड सेवा कृष्ण पुरुषोत्तम नारायण सदा विराजमान राजाधिराजी सर्वे राजा ने तो करवे आपने अक्षर रूप मुक्त पंक्ति में भरवे अक्षरधाम लखन्द भगवान यथार्थ समझी भगवान विना बीजाधना पदार्थना टाने भगवान, भी ते भगवान, भगवान ने भजवा प्रथम नीस मु એક કેમ સમજવું એક રસ ચૈતન છે એ અમૂર્ત એ અમૂર્ત એ અમૂર્ત કેવી રીતે અને પાછું મૂર્ત તમે અત્યારે દુકાન બેઠા છો ના અહી બેઠા છો છોકરાઓ પાસે આવે એમાં બાપા ને પૂછ્યા વિના થાય છોકરા બોલે કરી નાખે કામ નથી એમ્બુલેન્સ એ તમારું અમૂર્ત સ્વરૂપ છે તમારું મૂર્તિમાન સ્વરૂપ આયા થાય લેવા દેવાનો પ્રસંગ આવે તારો દીવડા અટકે એ આવે કઈ થાય આવે ત્યારે થાય એ તમારું અમૂલ સ્વરૂપ છે આનંદ કોટી બ્રહ્માંડ એક અક્ષર એને અનંતોટી બ્રહ્માંડો જોયા અને એ બ્રા હતા જગ્યા ભાગવત ના બ્રહ્મા સ્તુતિ માં બ્રહ્મા એ સ્તુતિ કરી હે ભગવાન આ તમને હું કેવા જાણું કે પણ ભગવાને સ્વરૂપ બતાયું એને કાયદા મધિ જાણું હજી ખબર નું અંતર દેખાય આઠ આવ બ્રહ્માંડ ને બ્રહ્માનંદ ઈડા ને એક ભોજરું વાયબ નો હોય અને આઠ ભોજરા અને વચમાં જગત પડ્યું ગર્ભો દેવાય ગર્ભ નું પાણી આનંદ કોઠી તમારે રૂવાડે ઉમડામાં દેશી નળિયા વાળા મકાન હોય એમાં ચાંદડા પડે છોકરા રમતા મારે ત્યારે રજક ના થાભલા હવામાન તમારું એમાં એક છિદ્ર માં આનંદપોટી બ્રહ્માંડ ઈ પાછા તમારા કેટલા છિદ્રો અને એમાં એક છિદ્ર માં એક અણુ મારું બ્રહ્માં એવા અનંત ગીતા એમાં અક્ષર માં કુટ સરની ભૂતાની કુટુંબ અક્ષર સરવાણી ભૂતાને કુટો અક્ષર ઉચ્ચ છે ત્યાં અક્ષર એટલે આત્મા છે ત્યાં આત્મા છે અને બ્રહ્મા છે એનારુવાડાના છિદ્ર માં બધા એ બ્રહ્માજી સુધી કરે છે કે મહારાજ આવું એક રજકાન આઠ આવા છિદ્રો જરૂવાન ગયા ત્યારે એક અન જેવું છિદ્ર દસ જણા બ્રહ્માંડ ને ચલાવે છે પાંચ બીજા ના બીજા હોય ભગવાને એ થી આ બધું પહેરલું ચલાવ્યું એને દસ દસ કર્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ સૃષ્ટિ કરે વિષ્ણુ પોષણ કરે શંકર સમય ઉપર સંત પોતાના કાર્યમાં જરા ઉપર છે બ્રહ્મા વિષ્ણુ મહેશી નાયબ છે શું નાયબ છે મુખ્ય અને મુખ્ય તો અનિરુદ્ધ પ્રજમન સંકર્ષણ આ એના નાયબ છે આવ્યા ને બીજા ચાર એ છ જણા શું કરે છે શંકર ન કરી શકે એ તો કાર્યવાહક ગમે તેની ઉપર ઈ તો આના મોટે નાયબ છે આવડા એના વડા છે કોણ કરે નારાયણ નર નારાયણ અને ભાઈ આપડે નારાયણ ચાર છે એ ચાર આત્મા કલ્યાણ કરે એ ઉત્પત્તિ સ્થિતિ પ્રમય ફળે નહી એનો આશરો એનો સંબંધ જેને થયો એને છોડીને અને બાબાદેવ રંગુ માતા મંદિર મંદિર બનાવ્યું આજે આખરી છોકરું જયારે માંદું હોય આછું દુખે એનું હલાડું થાય એટલે એની માં કાહડાની માળા ત્યારે માથે ઓલી કાથોજ માંગી ઠીખર હતા બતાવ્યું હવે રંગુ માતા એની બ્રહ્મા વિષ્ણુ આગળ ગણતરી કલ્યાણ દાતા ને ઓળખશો નહીં ક્યાં ગમે ત્યાં ચોંટો રંગા મારે ચોંટાયો અને મળે તો એવા ને એવા મળે વાત કરે ત્યાં જ્યાં રોકી દેવાજી સાત વ્યાપ નો બ્રહ્મા મારા બ્રહ્માંડ માં રહેનારો એવા બ્રહ્માંડો અનંતોટીના રૂવાડા ના છિદ્ર માં અણુની માપ ગુરતા ફરે ભાગવત માં લખે છે આઠ નવ મહિના નો ટાઈમ થાય પેટમાં ગર્ભ ગર્ભ જરા હલન જલન થતો હોય ત્યારે માતા ને કુલ એની ઉપર વારી ફેરી ફરવા તૈયાર થાય એક આ લોક માતા પણ હે ભગવાન એ બાળક ના ગણતી નથી તો હું તમારી ઉદર નો એક કણું કેવો બ્રહ્મા કે અપરાધી જગત મને ભલે મોટો માને પણ હું કેવો મોટો વૈશ્વ અ મહાપુરુષો ની દયા પડી ગઈ છે એટલે વળીયા જગત વળીય રેવા દેવા નથી બાવળા જાલી ની ખેંચી નોખો પડે નોખો ભગવાન ના ભક્ત ભેલા થઈ ની શું વાત કરો કઈ કેશો નહી હું એમાંથી તૂટે આ બધું આમાં બે ભાઈ તમારી હું ખામી મારી હું ખામી તમે મને કોઈ તમને કમ એવા તું ને ખવાર નથી રાત ખાવા પીવા ભાઈ બંધાઈ એમાં જ રોકાય કોઈ બોલી વાત મહેનત કરતું નથી તમારી દુકાન ઉપર સાંજે છોકરા ને અથવા ઘરે બેલા થાય ત્યારે તમે શું પૂછો દુકાન માં શું પૂછો કેટલા કમાણા કેટલા નહી પણ છોકરા તો બધા ભગત નો ખરે ભેગા થાય મહિમા ઓઇલા ના ગાયલા નો ગાય અને આને કાંદા મારીને મળીને જમાડે ઓઇલા ને કાંદા મરડી જમાડે એ થી વધારે શું કરે કેમ દેવું ભાઈ હાજી વાત ખોટે એકબીજા ને કર્તવ્યમાં અધુરા છે એ કોઈ યાદી આપે કોઈ પરીક્ષા નો ઢાકે માલો આલા નો ઢાંકે લે ભેળા થાય એટલે પોતાની ખામી ની કોઈ કેમ સુધરી કેમ થાય પૂછતા હવે એ નહીં હવે તો ભૂલ જાણતા હોય બીજી વાત કરવી પડે બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ એક નાયબ છે ને એક વડા છે પણ ઉત્પતિ પ્રલય ના ખરો કલ્યાણ માં નહી કલ્યાણ માં કૃષ્ણ નારાયણ લક્ષ્મી નારાયણ નરનારાયણ ને વાસદેવ ચાર નામ છે આત્મા બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રશન ચાર નિર્ગુણ લેવા મળી દસ મુખમ દસ મુખમ ને ગમ લેવાનું મારે મારે બોલવું મારે મારે હિલા બલાવડે લેઆમ લઈ રેમ મુખમ રસકમ વેગમ પછી રસકમ એ પેલો લીધો એ રસકમ રસક છ રસ છે ને એટલે બ્રહ્મા વિષ્ણુ કહે અને સંઘર્ષ કમુખમ રસકમ વુખમ નિગમ વમુઘમ એટલે વાસુદેવ નારાગમ વૈગમત આ બ્રહ્માંડ છે એવા અનંત ગોપી બ્રહ્માંડ એ જેના રૂવાડા ના છેદ્રમ એવા એ ભગવાન એને પામવા માટે આપડે जगत मे स्वामी स्वामी अरे भाई तुम उमदा तो उतर स्वामीनायण नाची वस्तु વેદ સ્વામીનારાય ખુ કરી સમજાવી છે હું રોકાઈ દઉં વાત કરતો ભારત વંચાતું નું દરધન ખીલ ખેરે બ્રાહ્મણ મીડો બોલવા કે બે જરા બધા યુદ્ધ લોહી નીકળ્યો શું શું મારા ગાલે ત્યાં સુર સુર હોય ત્યાં તો એમાં મહિમા નો આવે વિચાર કરે બે જણા ભેળા થાય જયારે એકબીજાની અધુરાય દેખતા શીખવી જઈ મહિમા ગાતા શીખવું તમે તમે સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે સંવત અઢારસો છોતેર ના પોષ સુધી ચોથ ને દિવસ गुर्दावरी पुष्प नो हार उगमने मुखार बिंदे विराजमान तत्पर थी बोलिया मृदंग सारी सरोन ग तेने विशे जो भगवान न रहे तो गाय गायजिंद्रजा शांति आती नहीं भगवान की तथा नारायण धूल करवूर्ति संभिने ज करवे અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાન ને વિશે વૃત્તિ રાખે અને જયારે ભજન માંથી ઉઠી ક્રિયા કરે ત્યારે જો ભગવાન માં વૃત્તિ ના રાખે તો તેની વૃત્તિ ભજન માં બેસે પણ ભગવાન ના સ્વરૂપ સ્થિર થાય નહીં સાચું વિશે કરો છો ને એ પ્રમાણે સાચું હોય તો કરવાનું હોય થાય થાય મારી પોતાની વાત કરું અભ્યાસ કરતા ભણે છે ભણતર આ તો મન ને ગોછું એટલે એમ લઈ બેઠા એટલે મનનું ધાર્યું હું નાનો હતો છાના થતો એમાં ભૂલી જાય પણ ક્રિયા કરતા ભગવાન ભગવાન યાદ રે આ તો જય લઈ લીધું આ પછી મૂકી દીધું જ લાખો વર્ષ કરે તો નવ આવડે માલી બાપાઈ બરાબર છે હું એના વખાણ કરતો નથી મને દખાયવા મારા હૃદયથી થાય નાખે અલાય વાત કરે ચોંટવા નું મળે નઈ ખરિથા ને દૂધ પાક ખાવાનો મળે તપેલા ને કોક ખાઈ જાય એ બે ને પણ ખાવાનું કોક ને તમે જો આ ક્લાસ દસ વર્ષ પેલા ખોલો હોતા એ તો સારા છે આપડે કઈ કહેતા નથી પણ કઈ રીતે અને જયારે ભજન માંથી ઉઠી બીજી ક્રિયા ને કરે ત્યારે જો ભગવાન વૃત્તિ ના રાખે તેની વૃત્તિ ભજન વાત કરી તમે હજારો વર્ષ ગયા કરો તો સિદ્ધ થાય વાય નથી ભગવાન ના સ્વરૂપ માં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો શું ક્રિયા માં શું સર્વક્રિયા ક્રિયા માં રાખીયે નથી રાખતું મનજીભાઈ ને રોકવા પડે ને મંજીભાઈ એટલે આપડે ક્રિયા ના સંકલ્પ બે વાર આવ્યો જ નહીં ધાવા નો જવા જાય વાતું ન થાય બરોબર યા ભેડા એટલે આ નથી થતું કઈ કેમ જોશું આ માર્ગ એવો છે અરે તરત બ્રહ્મરૂપ થઈ જવાય વાર નો લાગે જો આ ઢાળો આમ કરે બદલાવવાનો છે વાત કરે પણ બદલે આપડે વખાણ કરી લેવા માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયા ભગવાન ના સ્વરૂપ માં દરેક કહ્યું ભગવાન ભગવાન બરાબર પણ બીજું ભૂલતા શીખવું જોઈએ અને યાદ કરતા શીખવું સહેલું છે આમ કઈ બઉ આકડું છે હાળતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયા વિશે ભગવાન ના વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજન બેસે ત્યારે ભગવાન હું આપી દઉં એમ કરી ચક્કર મારીઓ ઉભાતા શરમ આવી વાત ત્રણ જફા પહેર્યા હશે મારા બાપ ને ઘેરે હું તો મારા પિતા ને ઘેરે હવે હું પરમ પિતા ને ઘેરે રેવા જઈશ કે શાસ્ત્રુ જહા મળીને ના પાડી છે આક્ષેપ ગમે એટલા દે એનું કઈ રહ્યો આક્ષેપ આપડો બેલ થો આડુઅવું થાય ને તમે રાત વિદ્યા થાળ કરાવ્યું બીજું કાઉ ને આપડે બીજું કયો ઈશ્વર ને હાલે કેવું કોણ સમજ્યા ને સરસ છે અને આપડે એ માર્ગી તો વિચાર કરજો લાડવામાં આગળ જવું હોય તો બધા વિચારો કરવા પડે હોય